એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું અરે વાહ ભાઈ આજે તો ગાંધીનગર માં બેઠા બેઠા સ્વયં વાર્તા સાંભળે છે આવો આવો સ્વયંભાઈ આજે છે ને આજે હું તમને બધા ભૂલક રેસ થયેલી હરીફાઈ થયેલી તે સાંભળી છે ને આ તે એવી જ એક વાર્તા છે પણ એ નથી હો એના જેવી છે સાંભળો સાંભળો આ વાર્તા પ્રભુલાલ દોશીની વાર્તા છે તળાવમાં કદંબ કાચબો રહેતો હતો કાચબા નું નામ કદંબ હતું એક દિવસ કાચબો પાણી ઉપર તરતો હતો ત્યારે કલ્લું કાગડો ત્યાં પાણી પીવા આવ્યો थोड़े दूर पूर्व दिशा एक सुंदर तला पानी छूट वाला वृक्षों जात जात पंखीओ त्या रहे તમને ત્યાં રહેવાની મજા આવશે હોય ત્યાં મળીશું કાગડો ગયો એટલે કાચબો તળાવ માંથી બહાર નીકળો અને જમીન ઉપર ફરવા લાગ્યો કાચબાબાઈ ની ચાલ તો સાવ ધીમી જમીન ઉપર ચાલતો જોયો સસલા ભાઈ તો દોડવામાં ઝડપી અને સ્વભાવે પણ ઉતાવળા એટલે એને કાચબા ને પૂછ્યું કાચબા ભાઈ અરે કાચબા ભાઈ ક્યાં ચાલ્યા અત્યારે તો ફરવા નીકળો છું પરંતુ કાલે હા આવી ડગુમગુ ચાલે ત્યાં કેટલા દિવસે પહોંચશો સસલા એ પૂછ્યું કાચબો કે તમારી પહેલા એ વાતમાં કઈ માલ નહીં હો કાચબા ભાઈ તમે કઈ ઝડપમાં મને પહોંચી ન શકો સસલા કયું અરે અગાઉની શરત પરિણામ તો યાદ છે ને તમને સસલા ભાઈ ભૂલી ગયા તમે હારી ગયા હતા કાચબા પૂછ્યું યાદ છે અને તેમાંથી મેં બોધ લીધો છે હવે હું કઈ રસ્તામાં સુઈ જઈશ નહીં એટલે તમે હારી જ જશો માટે હાર સ્વીકારી લો કાચબા ભાઈ સસલા એ કહ્યું કે હવે હું નહીં જારે તે તળાવે જવાનું જ છે સારું તો આવતીકાલે સવારે સૂર્ય ઉગતા જ આપણે આપણી શરત શરૂ કરીશું નક્કી ને સસલાએ કહ્યું કાચબો તો કે હોવે બીજા દિવસે સુરત દાદા ઉગ્યા પહેલા એક બે ત્રણ એમ કહીને સસલા એ દોટ મૂકી હોચબો પાછળ હતો સસલા પાછળ જોયું જ નહીં તરત જ જાડીમાંથી હક્કું હરણ બહાર આવ્યું આ પણ અગાઉ પહેલા તો આરામ લેવા જતા કાચબો આગળ નીકળીને શરત જીતી ગયો હતો એ પ્રસંગ યાદ આવ્યો એટલે આરામ કરવાનો અને થાક ખાવાનો વિચાર કરવો પણ એમને યોગ્ય ના લાગ્યો બધી તાકાત ભેગી કરી દોડતું દોડતું હું તમારું સ્વાગત કરું છું તમે થાક્યા છો અહીં લીલું લીલું ઘાસ છે તે ચરો અને તળાવનું મીઠું પાણી પીયો સસલું તો બિચારું ખસિયાનું પડી ગયું હોય હારી ગયું મારી હાર થઈ હતી તેમાંથી બોધપાઠ લઈને આ વખતે આરામ પણ લીધા વગર મેં દોડે રાખ્યું અને છતાંય હું કેમ પાછળ રહી ગયું એનું રહસ્ય તો હું તમને નહીં કહું પણ એટલું જરૂર કહીશ કે તમારી નીકળ્યા એમ કહીને એ તો હસતો હસતો કાચબા તો પાણીમાં તરવા લાગ્યો સસલાભાઈ ઉદાસ મને ચાલતા થયા બિચારા આ બીજી વખત ની હારી ગયા લો જેવા હો સ્વયંભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો